સાવિક શક્તિ ઉત્પન્ન થાય જે સાનવને પાપ કરતા અટકાવે છે ભગવાન નું ધ્યાન કરો તમે રાત્રે બાર વાગે ગાડીમાં બેસીને પણ નારાયણનું ધ્યાન કરી શકો ધ્યાન માટે પવિત્રતા ની જરૂર છે કદાચ બહુ પવિત્રતા ન હોય સજા નહી થાય સંભવ છે આજે બોલનાર કદાચ સુખી થઈ જશે એને કદાચ બહુ પૈસા મળશે આજે જેમથી ભગવાન ની પૂજા કરે તેના પ્રારંભમાં યોગ એવો હોય કે પૂજા કર્યા પછી એને તાવ આવશે દુખી થઈ જશે પુણ્ય ફળ તત્કાલ મળતું નથી ભગવાન નો આનંદ મળે ભગવાન ની શક્તિ જીવ માં આવે છે ભાગવત માં સિદ્ધાંત રોજ આવશે ભગવાન ધ્યાન કરો અને ભગવાન નામનો જપ આ સિદ્ધાંત અનેક રીતે સમજાયું મંગલાચરણ માં મંગલમય પરમાત્માનું ધ્યાન કરવાની આજ્ઞા આપી છે ઋષિઓ એવું વર્ણન કર્યું છે સંસાર અમંગલ છે પરમાત્મા મંગલમય છે કામ ને કામ બધાડે છે કામ જીવનને બગાડે છે કામ જ મરણ ને બગાડે છે શત્રુ હોવા છતાં એવું સમજાવ્યું છે હું તારો મિત્ર નથી કામ કરે છે બધા છે અને તેથી આપણા ઋષિઓ કામ ને અમંગલ કર્યો છે કામ અમંગલ છે મંગલમય પરમાત્મા નારાયણ ભગવાન ને કામ નો સ્પર્શ થતો નથી ભગવાન નું સ્વરૂપ મંગલ ભગવાન નું નામ મંગલ ભગવાન નું ધામ મંગલ ભગવાનની લીલા મંગલ ભગવાન નો પરિકર મંગલ ભગવાન નું બધું જ મંગલ શાંતિ થી વિચાર કરતા ધ્યાનમાં આવશે પ્રાયા માનવ નું બધું જ અમંગલ ભગવાન નું સ્વરૂપ મંગલમય છે કોઈ માનવ નું સ્મરણ ન કરો ભગવાન બહુ ખરાબ છે આજે તમે જેના બહુ વખાણ કરો છો સારા છે બે ચાર વર્ષ પછી તમે એની નિંદા પણ કરવાની છો સ્વભાવ બદલાય છે જીવન બદલાય છે જેના બહુ વખાણ કરે છે જેનો માનવ સત્કાર કરે છે એક દિવસ એની ઉપેક્ષા કરે છે પ્રાયા બધાને એવો અનુભવ થાય સંસારનો વિચાર છોડો સંસારમાં જે કઈ છે તે બધું સારું છે કઈ ખરાબ નથી યાદ રાખજો ભગવાન વિના કઈ સારું પણ નથી ખોટું છે તમને જે સારું લાગે છે બીજાને ગમતું નથી તમને આજે જે સારું લાગે છે થોડા દિવસો પછી સારું લાગશે તમે નાના હતા ત્યારે તમને રમકડા બહુ સારા લાગતા બાળકને રમકડામાં જ સૌંદર્ય દેખાય બાળકના રમકડા તો રડવા લાગે છે સંસાર નો વિચાર છોડો જગતમાં જે કઈ છે તે બધું ઠીક છે મારા ભગવાન મંગલમય છે ભગવાન સર્વ શ્રેષ્ઠ છે જયારે થોડી પણ પુરુષ મળે ત્યારે સંસાર નું ચિંતન કોઈ માનવ શરીર નું ધ્યાન ન કરો ધ્યાન ભગવાન કરે છે ત્યારે સત્કર્મ માં વિઘ્ન આવે છે સત્કર્મ કરવાથી પાપ બળવા લાગે છે પાપ નો જયારે થાય છે ત્યારે પાપ જ વિઘ્ન કરે કરે તો સારું દેવો સહન થતું નથી આ બહુ ભક્તિ કરશે તો મારાથી મોટો થઈ જશે મારા માથે પગ મુકીને ભગવાન ના ધામમાં જશે આવે છે ઇન્દ્રો બૃહસ્પતિનો વિષ્ણુ નમો બ્રહ્મ મહારા જ્ઞાન માં ભાગવત ના આરંભમાં વ્યાસ મહર્ષિ નું મંગળાચરણ છે ભાગવત ના મધ્યમાં શ્રી સુખદેવજી મહારાજ નું છે ભાગવત ની જયારે સમાપ્તિ થાય છે ત્યારે સમાપ્તિ સાધનાની ભવતી કોઈ પણ આરંભ કરો તમારા ભગવાન દર્શન કરો વંદન કરો કેજો તમારી આજ્ઞા અનુસાર કામ કરવા હું જવું બહાર જાઓ ત્યારે તમારાગવાન ને વંદન કરીને બહાર જ પરમાત્મા પૈસો ભક્તિનું સાધન છે એવું જે સમજીને પ્રવૃત્તિ કરે છે એની પ્રવૃત્તિ પણ નિવૃત્તિ છે સાધારણ માનવ એવું સમજે છે બહુ પૈસા મળે એટલે હું બહુ સુખ ભોગવી